आो आव अरे वहा तो रुद्र राजभाई आनवी होता कहना साबड़ो सांभो आज हूँ तमने मुछाड़ी महवा चु पाछो વાર્તા નામ છે ગામના કુવાના કાંઠે પેલો ગારો છે ને એમાં નાખીને ખૂંચાડીને મારી નાખો કાગડા ને ના હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો તમે બધા ગારામાં રમો છો ને વરસાદમાં એ ગારામાં નાખવામાં આવ્યો કાગડાને અને પછી તો હોત ઋષાબેન ધવલભાઈ સાંભળો કાગડાને તો ગારામાં નાખ્યો ને તોય કાગડા ભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદ બોલવા લાગ્યા ગારામાં લપસણું કરતા શીખીએ છીએ ભાઈ ગારામાં લપસણું કરતા શીખીએ છીએ રાજા અને એના માણસો તો નવાય કાગડો ખૂંચી જવાથી દુખી થવાને બદલે આનંદ કેમ બોલે છે એને તો મજા આવે છે રાજાને ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કરો નાખો એને કૂવામાં એટલે ડૂબીને મરી જાય કાગડાને કુવામાં નાખ્યો કાગડા ભાઈ તો કુવામાં પડા પીડા બોલ્યા શિક્ષા કરવી જોઈએ પછી તો કાગડા ને કાંટાના એક મોટા એવા ઝાડામાં નખાવ્યો રાજા એ પણ કાગડા ભાઈ તો એના જ રહ્યા વળી પાછા આનંદી સુરે ગાતા ગાતા બોલ્યા ચાલો જોઈએ હવે સુખ થાય એ ઠેકાણે નાખવાથી એને દુઃખ થાય છે કે નહીં પછી કાગડાભાઈ ને એક તેલની કોઠીમાં નાખા કાગડાભાઈ ને તો એ પણ સવડું જ પડ્યું ખુશ થઈને તો બોલ્યા નાખો અને કાગડો તો એમાં પડ્યો પડ્યો પણ બોલો ઘી ના લબકા ભરીએ છીએ ભાઈ ઘી ના લબકા ભરીએ છીએ રાજ્યો છીએ ભાઈ ગોળના દે છીએ પછી રાજા એ કાગડા ને ઘરના ખોરડા ની ઉપર ફેંક્યો હો અને ત્યાં બેઠા બેઠા કાગડો કે ચાલતા શીખીએ છીએ દુખે લાગતું નથી માટે એને હવે ઉઠાડી મૂકો ઉડાડો ત્યાંથી અને પછી કાગડા ને તો બધા ઉઠાડીને ઉડાડી મૂક્યો કે જા કાગડા તને અમારે શું શિક્ષા કરવી તું તો હંમેશા આનંદમાં જ રે છો ને કાંઈ ભાઈ નહીને મજા મજા કરવાની જલચા જલચા કરવાના ખાવાનું પીવાનું ને ખૂબ ભણવાનું ને વાંચવાનું બરાબર ને હા ચાલો આવજો આવતીકાલે બીજી વાર્તા